માથું ભગી લે આપડું પછી ઉભું કરે છે હમતભાઈ ને શું કેવા માંગશે ઘેર છતાં છોકરા જોડે થયું હોય છોકરા તહેવારો હોય બધા જતું રહેવા માં શું કરેસેન્જર ગાડીમાં કગાટ કરો રહે કકડાટ થી નથી ભોગવતા પ્રાપ્ત સુખ ને ભોગવતું નથી અને શું કર્યું છે આમ થઈ જશે દાદાજી કરે આપ્યું એને ટાઈમે ભોગવ્યું એક વાત આમ થઈ જશે તેમનાયક પડી જવાના લગભગ અમને ખબર કહ્યું પડવાનું આ કઈ પડી જાય અસ્તવ્યસ્ત નથી એવું રિલેટિવ છે વિરાટ અસ્તવ્યસ્ત નથી એટલે કઈ ભય પામવા જેવું નથી કેટલા બધા ડાક્ટરો કેટલા બધા અને ગરીબનો છોકરો જીવ એવો વ્યવસ્થિત હિસાબ છે કોઈ રીતે ગભરાવા જેવું આ જગત જ નથી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 ભય રાખશો નહીં કોર્ટ કઈ સરળ આવતી વધારે મુશ્કેલીથી આવે છે આવતો છે બુદ્ધિ થી સમજણ પૂછે મારા પૂછે રા હું છું બે વાઘ ની એ દાદા બૂમ પડી હું ખુબ માસ પછી વગર પાંજરા છે તો તમે ભડકો પાછા એટલે તમે કહ્યું તમે હાથું મારું હું પોઝામાં કયા તારે કર્મના અધીન છે કોઈ નામ ના દે શકાય ભગવાન ને એવું કર્મ હાથિના જગત છે કોઈને છોડે એવું નથી માવીને આવું ખીલા વાગ્યા એટલે આમ કઈ કારણ નથી દાદા ભગવાન ગ્રામ મળ્યા પછી તમે ઘેર બેઠા માં અમદાવાદ માં મુંબઈ માં બધા મસ્ત ચાલી બજાર મસ્ત ભાઈ આવા મારતા મોકલજો આવતો ના આવે ભાઈ શું આવે પુષ્પા કે છે કે તમને મળ્યા પેહલા ભાઈ લાગેલો તમારે ત્યાં મોકલી આપ્યો બેડરૂમ માં તાળું મારી સુઈ જાય ઘર ને બહારના બાણા તાળું મારે પણ જે સુવાના રૂમ ને તાળું મારી સુઈ જાય અંદર તો અંદર બીક લાગે કોઈ આવશે કે હવે આવું ભરવું પડે આમ આમ પાછળ અહીંયા કે ધણી સાંઈઝા પાછળ શું ખોટું સાંઈદા શું ખોટું એટલે સ્ત્રીઓ પણ સારું રાખવું જોઈએ પુરુષો એ આપણે રાખવું જોઈએ પુરુષ એ ના કરીને ભાગીદારી નો આવું હું તો થાય પાર્ટનરશિપ નહીં પાર્ટનરશિપ આ એ છતાં પણ દાદા જે પુરુષનો જે અહંકાર હોય છે ધંધાની બાબતમાં મુખ્ય વસ્તુમાં એ અહંકાર સ્ત્રીના અહંકારથી કેવો જુદો પડે કારણ કે બહુ જુદો પડે હા હવે અહંકાર તો જુદી જાતો હોય છે અહંકાર તો એ એને હંમેશા સંચેળ નથી સંચેળ હોય ને સંચેળ નહી તો પછી કંટ્રોલ માં પુરુષ ને સંખેડ કંટ્રોલ માં આવેલું ચાર લખેલો ઘર આખે સંડો નહી તેટલા માટે આપડા લોકો આગળના કિયો લખી ગયેલા પછી ઝેર હોવું આપે ત્યારે પછી એ મગજ કામ જ પછી ધણી નું ઝેર એટલે એવું નથી કરતી ખાઉ પણ કોઈ કહેવાય એવું કરી નાખે એમ વારે વાળી ના લાગે કારણ કે આપડે ગુનો છે વિવાયું કરવા સવાલ કરવા સવાર ના ભાઈ લેવી પડશે પણ જયારે વિપરશે હું એક જ દિજમાં લઈ રહીશ કંટ્રોલ જે કોઈ સંપતિ વિપરો મિનિટ માં જ કંટ્રોલ કાબુમાં સંગપતિ ના કાબુમાં એક દાદા અમ તો હું સમજાવવા પ્રયત્ન કરું તો સમજે ઠીક છે ને પડે પણ એ વિખરે મિનિટ માં કંટ્રોલ કર્યું એક મિનિટ માં વીક મિનિટા માણસ આપ્યું કેવાય થોડો વહેલ હોય એક જગ્યાએ શું હોય નહી તો દેવ કહેવાય જો વાહ નું બે બિલકુલ ના હોય તો દેવ કહેવાય માણસ થોડો વાહેલ હોય કે જયારે જુઓ ત્યારે ખબર પડે તે વાત તમને લાગે છે ને લાઈલ ભાઈ ને હા લાઈલ ભાઈ દેવા હું તો કાબુ નુકસાન કર્યું નથી કે ના મળે તો હું એને એના માણસો કરે બધા વચ્ચે કુજી કઈ નહીં બહુ ધારામાં આવે એટલે એ ભવિષ્યમાં લોકો એનો ઇતિહાસ રચે છે આવું સંગ નથી આટલા વર્ષ પણ એક ચાર અનાય છે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 બદલી લઈ જગ્યા પે ફે અને છતાં કોઈ એક એવું હતું નિમજ ભોગવવું પડ્યું તેની અસર ના થાય એની અસર બીજા પર ના થાય સંઘ ઉપર તમે જો નિભાવી લોટ સમજી બઉ પાકો માસો પણ ડિસ્ચાર્જ હતો એનો પછી મેં કહ્યું તું આ ધંધો જોરવા દે અને તને બીજો બોઆ કરી આટલું મોઘું કેમ પડે છે બે ધોરણ આવી છે નહીં આપડે અને મેં વિડીયો ગયું નઈ કે આપડે તો થાય છે તમે તે મહેનત ના પૈસા હે પણ લોકોના કરતા સુધી જતો પૈસા આપણું ક્લિયર નણું હોય જ નહિ આ આ કાળનું ની સાલ પછી ક્લિયર નો આ દુનિયા ઉપર નથી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 બાપા ની બંગલા હોય તો આખો ધડ થી ભેવું કરું ક્યાંથી ભેવું કરું ક્યાંથી ભોગવે નહી બંગલોય ભોગવે નહી બાપા ની બંદી ગાડીઓ ગાડી બે હે ની જે નહીં તો હારું ન તો સાહેબ એવા કે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 તમે તો એ નોકરી કરી લઈ આવ છો ને તમે તો યાદ પણ આ નાણું જે ફરતું નાણું છે ને રજડતું એ દાણું જ ખોટું છે ભાઈ પૂછે છે કે જે બનવાનું છે એજ બને છે જે થવાનું છે એ જો થવાનું જ હોય એને ફેરવી શકાય ખરું ના એવું બોલાય નહીં પણ હા એ થવાનું એ શકે તો પછી બંધ રાખ્યો જ ચલાવી જોઈએ सीब ए के के ते ग करो ना नसीबी સીબી ના પડે નસીબી વાત હોય તો પછી આપડે ગાડી છે ગાડી માં ચલાવો ગાડી સાવધાની પૂર્વક ચલાવો અને પછી અથડાઈ એ નથી બેફામ ના બેફામ દુરુપયોગ કરવા પડ્યો તાર રસ્તો કાઢવો પડ્યો કે આમ ભાઈ અનવ્યવસ્થિત ઉગાડી આખે ગાડીઓ ચલાવો સાવધાની પૂર્વક ચલાવો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 એ તો લેખની વાત છે છોડી હા તમારું હા તો લેખાબડા મોળી ભાઈ કરે હા લોકોમાં કઠીએ લેખ મુલ લખાઈ ગયા છે બધા થાય હા તમારું અંગેનો લખણ લખાઈ જાય આ બસા આવ ઉપર પડ્યું તે ચાહે આ કરે જારોાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા દાદા કવિ આ લીધી લખેલી છે લખી જાય મેખ વિધિ ની દાદા દાદા થી બદલી જણાય માર્યું છે ત્રીજી નોથી નહી આઠમી નહી એ દુનિયા મને મારા મારું આ કબૂલ ના કરે હું તો બધો કચરો કઈ ના સમાજ છું ઇન્ડિયામાં અને નીકળ્યો નીકળવો જોઈએ બધા ધર્મો ફરી અપસેટ થયા અપસેટ કરવાની શું નેગેટિવ તમે કેતા પોઝિટિવ શશિકાંતભાઈ શશિકાંત પૂછે છે કે હિન્દુસ્તાન થી બધા કચવા નીકળી જશે કે કચવો બધો એજ કરતા આપડે આ તું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 એમને કહ્યું ને કે જગત ના ખૂણે ખૂણે પર્યટન કરીને નવો ધર્મ પ્રવર્ત આવી છે જ દાદા એ જ જર્મનીમાં જવાનું છે દાદા સંજોગ બાજવો જોઈએ ને સંજોગ સાયન્ટિફીલા ટિકિટ તને બેફાર તે દાદા મેડમ બરો પછી તો એનું ચુક્યા એનું ચુક્યા કારણ કે ટિકિટ ગઈ બીજા તો આ તો કેન્સલ થાય મેટલા રૂપિયા પકડે બે પંદર હજાર બે પંદર હજાર પાણી થાય ડાક્ટર રૂપિયા આપડા જ બંગલા રીતે બંધવાનો છે એ તો એ લોકો છે તે લોકો એની મેરેજ ઉભી અને એક મોટો પ્લોટ છે એને મને કહ્યું છે કઈ કઈ દાદા અમુક કઈ લોકોને લાભ થાય કઈ થાયું છે હું આ અમુક માણસ અમુક છોકરાઓને જે કોલેજમાં ભણતા હોય ને છેલ્લા વર્ષમાં તેમને એક વર્ષ દાળ એક જ કલાકનું એક જ કલાક એટેન્શન આપવાનું બાર મેલ નીકળ્યા કરે છો નીકળ્યા કરે ને પછી આ લોકો ચલવાયે એ તો ત્રણ હજાર રૂપિયા છે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 ખોરી કાઢ્યા બધા મારા થઈ જાય ને એમને પુસ્તકો લખેલો સંજય નું ચોખ્ખો ઢીલે કહેલું જ લખેલું જ છે કોઈ પણ આચાર્ય માણસ કે સંયમ છે તો ન હોય એ સંયમ એ એવું લખેમી અને ત્યાગ ત્યાગ હોય ને ત્યાં તિરસ્કાર હોય કે બટાકાનો ત્યાગ કરે મહારાજ બટાકા કોઈ દાલે ખાય નઈ કોઈ જગ્યાએ બટાકા ઢગલો જુએ નઈ મહારાજ બટાકાનો ઢગલો જુએ કોઈ જગા ત્યાગ કર્યો એટલે ભય લાગે એનો તિરસ્કાર કર્યો એનો ત્યાગમાં થોપો તિરસ્કાર રહી લો કરજો આ ત્યાગમાં થૂકો તિરસતા રહેલો છે ભગવાન શિકાર ના કર્યો ત્યાગુ સાહેબ આ સાધુ બે અક્ષર પત્તું ત્રણ કર્યા મોગા વાળો કર્યો બે અક્ષર માં પત્તું જ સાધુ ભગવાન મોઘો કર્યો ત્રણ અક્ષર ખુ સાદુ કર્યા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 તારે એવું નક્કી કરવું ગમે તેવું અપમાન કરે જાણે જોડી ખોટી ત્યાં શ્રદ્ધા નહી બદલાઈ ગઈ જતી રહી અમારી અત્યારે નથી દાદા રમતો પાસે આવ્યો એ તો સારું થયું કોઈ ડાક્ટર મળ્યો ડાક્ટરે કે મારી ફી પેલો હું કેતો ફી લઈ જતા કે મારે ફી નહી લાગવાની મહિને ચેકઆ કરવા આવે એટલે પછી ફી નું કયું માને એટલે પછી એકદમ કે ફી આલો કે આપડે એમ પતાવી દો ત્યારે વધુ પડતું આપે એટલે આપણને તમારું કોઈ સિગ્રીસ મને આપી દો નાગર હતો પછી ધીરબે હું જે પૂછ્યું તમને વિચાર પછી આવે બી ના ક્ષત્રીય લોકો આપી દીધી પછી આ એટલે આપી ખરીદ વિચાર કોણ છે પ્રોમિસ કર્યા પછી સિગરેટ અને રસ્તો રમતો જાય ત્યારે પછી આ વિચાર ચાર દાડામાં સુરત સ્ટેશન પછી એક શું કહ્યું દાદા તમારો કો મને આપજો કે છે મોકલી આપી મારે હોનારું કઈ તમને મોકલી આલું પછી થોડી દીધી ચાર દાળા થઈ ગયું એમને પીસ પીધા પાંચમો દાડે એમને ગામ જવાનું થયો ઔરંગાબાદ સુરત બધા ચાલી પચાસ બેઠેલા અને એક પેલા દહેર ડીસી ગો ને બિચારા તમે લીધી ચાલુ ભાઈ હમણાં ભાઈ ત્યાં આગળ અશોક ભાઈ દાદા ના ચાલે રહ્યો પણ હોય ત્યાં પ્રોમિસ કર્યું ફરી વિચાર નથી આવ્યો ગુલાબી ફરી વિચાર બીજી નક્કી પંચાવન વર્ષ ની ફેન ના દે સર કરવા પણ એને તો બગાડી એટલે ફૂલા કરવાનું બંધ રાખી છતાં કોકરા મનમાં બંધન નહી આવે નહી કોઈ ચીજ નું બંધન નહિ સવાર કોઈ વસ્તુ યાદ આવે કે બીજી યાદ આવતી ચાર વાગે ચા જો આ બાજમાં અમારી જોડે આવે તો આગળ તમે તો આમાં સુઈ જઈજ પણ હું મને આ રાહુલ હોકી હું મારી ચાર વાગે ચા બનાવી દઉં તે છે તે મને કહે છે ના પીને હું થાય છે મહિના પછી કાઢે જતું રહ્યું એમ જતું રહે તો નીકળી ગઈ ઓછી ઉપાધિ હતી એ થી આમ કરો ઓછી પડે તો એ તમે મુવા મૂકાવ્યા કરવું કિતા ભોગ્યો નઈ દાદા એ છતાં પણ આ કાળમાં મોક્ષ ની કોઈ માગણી જ કરતું નથી સમજતા નથી આપડે હમણાં શું છે મોક્ષ કે છે આ જૈન ના મોટા બધા સાધુ હતા દિવ્ય ચક્ષુ શું છે કેવડી હોય કે તેનું ગારણ પંડ્યું હોય ને ગારણ પંડ્યું આપણે જોયેલું નઈ કેવડી